ભાવ છે એટલે એને એનો પુરવો ન થાય બરોબર કયો પુરુષાર્થ કરવો જોઈએ એનો પુરુષાર્થ એક ભગવાન બસ બીજું રૂટ કોજ્ઞાન થાય છે પોતે કોણ છું એનું માન નથી ને એનું અજ્ઞાન બરોબર હવે આ કોર્ટ કાળ મારા જ્ઞાનીઓ હોતા નથી કોઈ કાળ જ્ઞાની એટલે દુર્લભ દુર્લભ દુર્લભમાં રોજ બોલ્યા કરે મને જ્ઞાન પ્રાપ્ત થાવ મારે બીજું કઈ જોઈતું નથી મને જ્ઞાન બીજી કોઈ જરૂર બસ મારે જ્ઞાન પ્રાપ્ત થાવ જ્ઞાન મારે જરૂર નથી મને જ્ઞાન થઈ જવું જ્ઞાન એટલું આવે પાછા આપડે બીજું બધું સાધન હોય ને શું કરીએ એના કરતા જ્ઞાની બધું જ્ઞાની આપે બીજું આપે બધું જવાબદારી હોવું લે જેમાં રેલમ ગાર્ડ હોય છે ને એ જવાબદારી લેશે ને એવું જવાબદારી જંગી હોય બલાવે બરાબર એટલે જ્ઞાની પ્રાપ્ત થાય એટલું જ માક માક કરવાનું ભગવાનની પાસે મૂર્તિ પાસે જઈને દર્શન કરવાનું કારણ કે જ્યાં સુધી જ્યાં સુધી પોતાનું આત્મજ્ઞાન થયું નથી અમૃત નો દર્શન થયા નથી અમૃત નો અનુભવ થયો નથી ત્યાં સુધી મૂર્તિ પાસે જવું કે તીર્થન કરો ની મૂર્તિઓ છે કરી છે આરોપિત ભાવ છે ભલે આરોપિત ભાવ છે આ જગત બધું આરોપ કરો તમે ક્યાં ગીતે લાલશો આરોપ કર્યો એ તો સમજાવ એટલે મૂર્તિ બીજું શું કહ્યું અમૂર્ત ના હોય તો મૂર્તિ જ્ઞાની ગુરુ મળ્યા હોય તો ના મળ્યા મળ્યા પણ નિષ્ફી કોઈ પણ પ્રકારની લાલચ નહી એમને સુ લઈએ તારે કે ભાઈ સારો છે પણ એમ ના કે તમે ચશ્મા લાયા જોઈ ગયું મંડે એટલે નિષ્ફ્રહી ગુરુ સુધી પણ બિલકુલ સલાય ના લે જ્ઞાની જેવું ના હોય ખાતું કેવું મનમાં ભાવ થયા ઘરે પેપર વંચાય ને કઈ પેપર માં કઈ એમને કઈ મન નું કઈ ચેન ભરે અજ્ઞાન પણ નિષ્પ્રહ એવું હોય ને લાલતું નથી તો એ ગુરુ આપણે સારો ગુરુ શા માટે કરવાના કારણ કે સમજણ તો આપણા કરતા બહુ થોડું મસ્ત હોય પણ નિષ્ફળતા ગુણ એટલે મૂર્તિ ઉપર રોજ ભાવ આવે એવું રાખવું જોઈએ આપણે બહાર થી દર્શન કરવા દઈએ પછી બાર જોડો યાદ કરીએ લઈ જશે શું થશે રાજી મારો લે છે હવે આવું બધું કરે પછી કેમ રાજી ગપુ નથી આ મૂર્તિ એ ગપુ નથી હા ગુરુ એ ગપુ નથી શું કહ્યું બાપજી મને તો અહી ફસામણ કરતા ગેર સારું કરશે કઈ જવું હજી જાય હું કઈ ફસામણ હું ફસાવું છું બધા નહીં તો આપડે કઈ બાકી બહુ હારા માણસો એટલે મને તો કોઈ મારા બોલ્યો જ નથી એવું લાગે એટલે આપડે દમાક્યું નથી છોકરો નથી બાર ધમાકો મોટો નિષ્ફળતા વાળો ધમાક એના કરતા તાપડી હોય ને એ તાપડી એ તપસ્વી કેવાય છે શું કેવાય છે ત્યાં જયારે બેસું બેસવું તપસ્વી નું નામ ના દેવું આ તરત માં નામ બધા નું નામ દેવું તમે એ નાતના હોય તમારું નામ દેવું એ જાતના હો પોતાની જાતિ પણ આપણી જાતિ શક્તિ ના હોય અને આપડે એમની જોડે સ્વાગત કરીએ તો હું ઊંધું નાખાવે ગાડી બધી જાત ની પ્રકૃતિ લોક છે કેવું છે બધી જાત ની એ કઈ મોક્ષ જતા મોક્ષ માં જતા નથી એમ નથી કયું મોક્ષ પાયા જે ચાર કયા ભગવાને તે ચારે પાંચ ઇન્દ્રિયો દેખાયા એવા નથી સમજાવો પરિવાર થી બેઠું નહીં પરિવાર પાંચ ઇન્દ્રિયો ના દેખાય કેવું એ તો એના પરિચય થી સમજાય બધું આંતરિક હોય છે અને બાહ્ય એ સંસાર નું કારણ છે શું કયું બાહ્ય જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ એ સંસાર નું કારણ છે જો કેટલો ભારે પહેરે છે બુધ પહેરે છે પણ તપ કેવું અધિશતક એક સમય તપ પગાર નહીં જવાનો એક સમય પણ હોમ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર સ્વનું વેદન એને તપ કેવાય ના સ્વનું સ્વ ને વેદન હોય નહિ આત્મા ને વેદન હોય નહી આત્મા તો કદી અસાતા વેધે નહી આત્મા નહીં દેવતા મુખ્ય દેવતા ઠરી જાય ને જે અડે તે સુખ થઇ જાય કેવું અડે તે સુખ થઇ જાય ખાલી અડવા અડવા માત્ર દાદા દુઃખ કોણ વેદન કોણ કરે છે જે સુખ નું વેદન કરશે તે અહંકાર અહંકાર કરે બરોબર છે એટલે અહંકાર થી ઉધા કરે તેનું પરિણામ આવે છે અહંકાર બરોબર છે અને અહંકાર જો કદી નિર્મળો અહંકાર હોય ને મને ઠંડી લાગી અહંકાર કર્યો આમ ખુબ ક્યારે આમ આખી રાત કાઢવા ઠંડી કહે છે આમ કુ કહે છે હિમાલય ઉપર સાઈડ માં નથી અહંકાર કરે છે એટલું શું કરે છે ખાલી અહંકાર કરે છે અસાતાવીઝ ની એ આત્મા ભોગવે છે કે શરીર ભોગવે છે આત્મા ને ભોગવવાનું હોય નહી શરીર શરીર શરીર ભોગવે છે તમે શરીર નથી ભોગવતું અહંકાર ભોગવે છે શરીર એ ભોગવું છે શરીર જળ છે તાવે જીવ ને થાય એવી શું છે એ અહંકાર મને મને અસતા વર્ષ સહન ના થાય પણ કોને થાય છે દાદા અહંકાર ને અહંકાર બરોબર ખોટી બિલીફ જતી રે છે આત્મા આ તો કરે છે વ્યવસ્થિત કરે છે હું કરું છું તેનું ફળ ઉભા થયું તેના ફળ ના સાતા વેઠે સાતા વેઠી તેના ફળમાન માયા લોક છે આ બધું ઉભું થઈ ગયું શું થાય કે કે ના પાડેબલ ફગડા બઉ ઘી વસ્તુ છે વસ્તુ બધા સમજાવી છે હા સમજી શકાય એવું ચાલુ સમજે કઈ જાતનું માણસ કીધું છે એ તો ઉદય ગુણ કરાવે છે બીજા થી થાય નહી એ તો હું જ કરું દાદા ત્યાં તો પુરુષાર્થ ત્યાં નક્કી કર્યા પછી ની વાત છે બરોબર છે પરિણામી બાજા કો છે બરોબર છે આ કે બાળ તપ કઈ શકે એ તપ તો કરે છે પણ બાળ તપ કો ભગવાન કહ્યું પ્રતિક્રમણ ઉદાર રાખતા બીજ વર્ષે બરોબર હતા પ્રતિક્રમણ ઉદાર રાખતા કારણ કે ક્રિયા ક્રિયા એ પરિણામ છે શું છે પરિણામ છે બરોબર સમજણ નું પરિણામ કેવું છે સમજણ હોય તો કામ ચાલે અને તે અને તે અહીંથી કોઈ છે આયેલો હોય બસ નો વ્યવહાર મુંબઈમાં ચાલે દાદા એને આવવું પડે વિરાટ થી આગળ એટલે પાછું ભગવાને એવું કહ્યું છે કે એકદમ પ્રતિકોળ ઉભો થાય નહીં કે પેલું મિથ્યા મિથ્યાત્વ જાગૃતિ જાગૃતિ મોટું એક જે છે મિથ્યા તો એટલે ઊંધી બિલીફ મિથ્યા ખોટી સમજણ બિલીફ આ રોંગ બિલીફ મ તૂટી પડે છે લંબોલ ને સોખડા ને એ બધા પછી અહીંયા આગળ શું થાય છે રેતી રેતી બહુ આવડા આવડા આવડા આવડા બધા જુદા પાડીને પાણી બધા જુદા પાડીને ગતે અને ભરગું જાય તારે એ શાલી ગ્રામ માં જાય એટલે આ મિત્ર ગાય છે ત્યાં સુધી ત્યાં કઈ સંકિત બંધ નથી ચાલુ છે એવું કયું છે ભગવાને કહ્યું છે માથી લેજો કરી એની પાસે ગાય બાય છે વાતરાય વાતરા છે ક્રોધ ના કયા કારણો છે નાશ કરવામાં આવે તો છતાં ક્રોધ કાઢવો હોય કોઈ માણસ ને તમને ખબર પડે બરોબર દાદા તો એને આ ક્રોધ મને કેમ થાય છે ત્યારે જયારે જયારે કપડા કાપી ફૂટે છે ત્યારે થાય હવે પછી એ પણ વિચાર કરવાનો કપરકાભી કેમ થાય છે હા એટલે લોભ ને કરે બીજું બધું મોડું કરે ત્યાં જાય એવું ઘણા કરેલા હોય છે પાછા મેં જોયા જ બુદ્ધિ બુદ્ધિશાળીઓ મારા ઘર ચાલે પછી અમારી જરૂર પડવાની માટે જ્ઞાની પુરુષ નહીં એકલા ની સાથે તમારે મને એ મને મને એક વાક્ય બહુ ગમ્યું એમનું કે ભાઈ તું જ્ઞાની પુરુષ ને ખોરી કાઢી શોધ માં બીજું લખ્યું જબરજસ્ત દબાણ કર્યું બરોબર દાદા કે ભાઈ તું બીજી કઈશું શોધીશ નહીં એક સત્પુર આ લોકો તો કેવા જ છે સખપુષ ગમે તેને માની લે ભગવું લુગણું કરીને આવે તો ઘરું લુગણું કરીને આવે તો વાઘરાય નહીં નહીં વાઘરાય નહીં બેઠા હોય કારણ કે એનામાં એનામાં છેક નહીં તો જ્ઞાની શાસ્ત્ર જ્ઞાની કહેવાય તો શાસ્ત્રો તો જ્ઞાની ની આઠ પેદાશ છે શું છે માટે આ જ્ઞાની તો જ્ઞાની એટલે જ્ઞાની જ્ઞાની એટલે એ કરાય કારણ ગાદી એ ના હોય એમને જેને જયારે સંપૂર્ણ ઇગોઇઝમ ખલાસ થાય તારે પદ પ્રાપ્ત થાય હોય સંપૂર્ણ ઇગોઇઝમ ઇગોઇઝમ સંપૂર્ણ ખલાસ થાય એટલું નહીં ઇકો પડથાયો પણ ના હોવો જોઈએ માસ ના હોય ના હોય પણ એનો પડસાયો પણ ના થઈ શું કઈ જ્ઞાની કૃષ્ણ હોય તો હોય ના હોય ના હોય પણ એનો પડછાયો પણ હોય શું કઈ પછી આથી બીજી બધા આપણે શું જોઈએ આવા જ્ઞાની મળ્યા પછી આપણને જોઈએ શું જ્ઞાન નહીં પાઇ લેવું શું કરવું સો કાંતિલાલ તો શું કર્યું કે તમે પુસ્તક ન રોજ હે હવે મૂર્તિ વાહવ સાહેબ આપડે તો કહ્યું બીજું ભાઈ શોધ પણ મને કઈ જડતા નથી મારામાં એવી નથી કે મને જડે માટે તમે આવ્યો વળદ્રા જોણ્યા નહીં અથવા સુધી દુઃખ પડ્યા હા હા દુઃખ ભૂ આ તમે જ્ઞાન આપ્યું તરફ સુખ નો અપાર નથી કે અને જ્ઞાની પુરુષ ને તો વર્ણન ના કરી શકાય વર્ણન મુશ્કેલ વર્ણન કરનાર તીર્થન કરો નું વર્ણન ના કરાય તીર્થન કરો એ જો કોઈને માન આપ્યું હોય ને આ જગત માં તો જ્ઞાન એક વખતે જાણતા હતા કે આ સાધુ આચાર્ય ગમે તે ટી જાય ઊંધું છતું કરી બેસેક નું શું થાય જાણતાંકર નાખે અને વંદન કરતા અને જ્ઞાની પુરુષ નો તો શીર્શંકરે બહુ વખાણ કર્યા કારણ કે જાણ રંગવાનો સાહેબ પછી થઈ જાય ચૌદ હાજર બત્રીસ હાજર બાવીસ હજાર સાહેબ ના છેલ્લા દર્શન જ છે વિતરાગ ના છેલ્લા દર્શન કરે થઈ રહ્યું એમ એ તીર્થંકરો તીર્થંકર નું જો વર્ણન ના કરી શકાય એવા તીર્થંકર આજે આપણે આવી દેખા પ્રક ને મહાવ્રત પાંચ ચોવીસે ચોવીસ તીર્થંકર માં પ્રાર્થનાદના ટાઈમ માં ચાર મહાવ્રત માવીના ટાઈમ માં પાંચ એટલે આ ચાર મહાવત એક થી તેવીસ સુધી જાણતા બહુ વિચિત્ર મારી શકે એ કાળ જોયો ના હોય એવા કારણ મહાવ્રત હતા કોઈ કાળે એમાં ત્રણ મહાવત નહીં જરૂર જ નઈ બધા સરળજીવો હતા ના સર ઉકેલ જવાનતા હોય ને ભલે થોડો માડો કેટલું સરળ પણ રોજુ પણ હા રુજુતા પણ અમે દવા હલાવી ને પીએ શું હલાવવા ઈચ્છા નથી એવું જાણીએ છીએ નથી એટલેટ કરીએ પછી તમારે દવા હલાય ખાટ કર્યા કારણ કે કાયદા વગર બધું તંત્ર ચલાવવાનું કઈ કાયદો હોય તો તંત્ર બધું કાયદા વગર ચલાવવાનું હવે પંદર હજાર થી આપડે નવો કોઈ ગાલ્યો નથી પરમ વિનય થી મોક અને સંસારમાં પરમ વિનય થી તો બહુ સુખી થઈ શું એના જેવો સુખી થવાનો બીજો કોઈ રસ્તો જ નથી કોઈ રસ્તો જ નથી જે નો નો નો નો છે આપડે એને કઈક ના વામ કરીને જેમ કરી બેસ પરમ ભાઈ મરે બાકી અમે જ્યાં જ્યા દર્શન કરવા જતા હતા પગ દુ ગર આમ કરું તા નહી ફરી નઈ આપડે કાયદો પાડી છે કાળી દૂધ નીકળે છે શું કાળી ગાય ને દોડ દૂધ નીકળતા આ કેવું દૂધ આપવાના હતા નવું આપવાના છે મારી પાછો પંજક બેવા દેતો નથી એક વાર જમકી બધે જોવા જોઈશે દોરવું દૂધ છે હા કોને પાસે માં જ દોરું ને દોરું દઉં બધું ગયાનું દૂધ છે શું માટે નહીં કે એક જરો દૂધ ને આતો કાંઈ એમ પાછળ આવો ગઈ જાય બુધ ગઈ જાય દાદરા બદલ્યા દસ દાદરા બદલે પણ આપડે બદલ આવે નહીચડી જેવું થઈ ગયું શું સામાન્ય સામાન્ય ખીચડી ખાવ ને અરે કરેલ કઈ ખોટું નથી વસ્તુમાં એ મહારાજ આચાર્ય લડો કશું નથી આપડે ગંગરસિંહ મહારાજ આપડે ત્યાં કલ્યાણકારી પુરુષો એ વાત છે વાળા હોય પણ એવું તો બે હોય ના થાય તો કાલે તો પૂછતા થાય ખેડૂતો નઈ તમે કાલે પૂછતા થાય ને બધા સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞા માં શું ભે સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞા સામાન્ય બુદ્ધિ બુદ્ધિ અને પ્રજ્ઞા પ્રજ્ઞા બુદ્ધિ કોમન સેન્સ એ હંમેશા સંસાર ઉકેલ શું કરીએ સંસાર ઉકેલ્યા સંસારના તાળા બધા ઉકેલ પણ મોક્ષ નું તારું એલ ના ઉકેલી શકે પણ જો સંજ્ઞા જ્ઞાન મળે અને પ્રજ્ઞા જ્ઞાન મળ્યા પછી ઉત્પન્ન થાય નહી અગર તો શંકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય चेतवे प्रज्ञा चेत मारे चेतव चेत कौन करेत प्रज्ञा तब आप शूत भरतराजा ने कि चेतनना રાખવા પડે નોકર રાખે પડે પંદર પંદર મિનિટે બોલે ભરત છે તે બોલે તમારે કોઈ ચેતવનાર માહિતી પ્રજ્ઞા એટલે પ્રજ્ઞાશક્તિ મોક્ષે લઈ જવાનું કામ એનું કામ જુદી ને લઈ જવું શું કયું મોક્ષ ને લઈ જવું અને અજ્ઞાશક્તિ નું કામ છું કે મોક્ષ માં જવા ના થાય કયું મોક્ષ માં ન જવા દેવો એનું કામ છે આ બે મહિના અથડા મહિના સારા કરે અમારી જો અમારી જોડે અજ્ઞાશક્તિ અભૂત થઈને બેઠેલા કોઈ કઈ તમારા બુદ્ધિ બહુ ના અભૂત હા અભૂત કેટલી બુદ્ધિ હોત તો નફો ટોટો બુદ્ધિ શું દેખાડે નફો ટોટો હા એ અજ્ઞાશક્તિ જગ્યાએ રસ્તે કોઈ માણસ હવે રસ્તે લીધા હોય બે અડધો મારી મારી નકા બધામાં નફો ટોટો દરેક ચીજ માં નફો ટોટો નફા ને ટોટો નફો અમે કયો વ્યવસ્થિત પાછું એ બુદ્ધિવાળા ને ફેરફાર ના થાય ને આ બધ ને ફેરફાર ના થાય એવું વ્યવસ્થિત છે ના જાતા હોય અમેજવાણી વ્યવસ્થિત છે પછી બરોબર છે એટલે તમને કહ્યું વ્યવસ્થિત છે માટે બુદ્ધિ નહીં અબૂત થઈ જાય ચાલશે જય સચિદા નવો મિત્રા ગાય નવો મિત્રા ગાય દરેક જીવ માત્રામાં સ્વપિણામ ને પરિણામ તેવું પરિણામો ઉત્પન્ન છે ને એટલે પરિણામ ને સ્વપરિણામ માને છે શું માનેપ રોંગ ના હિસાબે સ્વપિણામ ને પરિણામ માને અને સ્વને સ્વને સ્વ ની સ્વ માને અને પરિણામ ને સ્વપરિણામ માને પોતાના કાકા પરિણામ ને પોતાના માન્યો બધા એટલે પછી કે દાળ ભાત રોટલી શાક મે જ્ઞાન તો હતું જ મને એટલે જ્ઞાને એવું જાણું છું અને ક્રિયા એ હું કરું છું કે બે પરિણામ અજ્ઞાન ક્રિયા નો હું કરતા નથી કઈ પણ ક્રિયા એ અજ્ઞાન ક્રિયા કેવાય છે કઈ પણ ક્રિયા અજ્ઞાન ક્રિયા છે પ્રકાશ નય છે તૃપ્તિ વરે નહી સંતોષ લોકો સંતોષાનો થાય છે સાયકોલોજી પરિણામ છે ક્યાં છે સાયકોલોજી આપણે તૃપ્તિ ના થઈ તુપ્તિ ના થાય ઈચ્છા પૂરી થઈ એટલે સંતોષ ને ઈચ્છા પૂરી થયો ઈચ્છા પૂરી થઈ ઈચ્છા જ્યાંથી ઊભી થાય ત્યાંથી જ અગ્નિ હરગાઈ અને શું થયું અગ્નિ હરગાવી ઓલવે ત્યારે અગ્નિ હા હવે હવે આ બેણાવી ઈચ્છે હજી હાથ પછી બેબી ને શું પર મારે મારે પડશે પર્યા વગર એમાંથી બકરી લાવી શકે અને બકરી એના બચ્ચા થશે અને પછી બચ્ચાને પાછી વેચી એમાંથી એની પાછું આમ થશે તેના બીજા લાવીશ બકરા અને ત્યાં બચ્ચા થશે પછી પાણી હે છોકરા થશે છોકરા આ જગત નો અમે સંપૂર્ણ ફોર પાડીએ છીએ દઈ પણ માણસ કોઈ દખલ કરી શકે એમ છે એવું આ જગત કોઈ તમારો ઉપરી છે જ નહી એવું જગત એમાં આવી દશાઓ થઈ ગઈ મનુષ્ય લાચારી અનુભવ એની માને પેટે જન્મેલો છોક માણસ છે માને પેટે નઈ જન્મેલો કઈ જદરૂ પેટે નહીં જન્મેલો માને પેટે હોય ત્યારે પોલીસ થાય તમારા ચોપડાનો હિસાબ કરી રહ્યો છે અને તમારો ઉપરી કેમ જણાય છે કારણ કે તમારો ઉપરી તમારા બ્લેન્ડર તમારી મિસ્ટેકો છે કે તમે છો તમે તમારું અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વ તમને ભાન નથી અને તમે કહો છો કે હું ચંદુલાલ છું તે તમે વસ્તુત્વનું ભાન નથી બેભાન પણ બોલો છો માટે તમારું આ બ્લન્ડર છે તમારું શું છે અને જો એ બેભાન પણ જાય અને વસ્તુત્વનું ભાન થાય તો કોઈ ઉપરી છે જ નહીં પછી ભૂલ હોય તો નીકળી જશે કે બ્લન્ડર છે મિસ્ટેક બ્લન્ડર જેના જાય તેને મિસ્ટેક જતી રહે છે નહીં આ ભાન્ડ હું લખી આપું શું કહું ઉપરી નથી આ લોકો મા નથી તેને નથી કઉ એવું કેવાય નઈ કોઈ થી આ વર્લ્ડ માં કોઈ બોલી શકાયક અને ભીન્ડર તે ઉપરી છે તારા તો આનો ઉકેલ આવે નીકળી જાય નઈ તો એનો ગેરંટી પણ લખ્યા છે પછી નામ થાય છે વાત ને સમજાય ને લોકો તો બહુ ભડકી ગયેલા માટે ચિંતા કરે નિમિત્ત ભાવ હોય લાચારી ના હોય શું કહ્યું આપણે શાકવારી ડાકવારી એ નિમિત્તે તો ડાકવારી એ નિમિત્તે સાહેબ આનો ડાક પર એ નિમિત્તે મને બ્લેક કટિંગ કરે છે કે રીને અજાબા હે અજા હા ચાલુનો મોટી મોટી ભાઈ છે ને બસઈ જવો એય રૂપિયા ગુર્છો એર કન્ડીશન લગા હા આ એમને આમ કેમ કે ના અજામને બુડી દીતો છો અલ રે અલ એ આપડો કેમ કરતો ના લઈ ગયા છે એ રે અલ એ ગેટ કરતો ના લઈ ગયા છે ડાક્ટરો બધી વાળા વડોદરામાં હતા ને તો મારે તો ગમત કરવાની તો આ ડાક્ટરો હવે વધ્યા છે ને હવે આ ગ્વાજાઓ બધા હં કરી અને બધા જતા રે બે જ વડોદરા ખાતે રાખે તો આપણે જીવ લાગશે અહીંયા આગળ